અંતરંગ જેને અંતરંગ સ્પૃ નથી અંતરંગ ના હોય સાંભળવ માં આવે એવું જેનું કથન છે એ તો બધું કરવું પણ ગારવતા નથી ગર્વ નથી ગારવતા નથી પોતા પણ નથી અસંતો એ કે પોતા પણ ઉભર ગયું નથી